વખત કેસે કે તમને ફુરસદ એટલે હવે આપણે ઉતાવળી બધા હા ચોક્કસ કરવાનું હવે સાચી વાત છે દાંતવા એવું જ છે જુઓ ને નવા ઘર થયા પછી તમારે છેલ્લે છેલ્લે દાદા આઈ ગયા ત્યારે તે વખતે હમ વસંતભાઈ આપડે રમેશ રમેશભાઈ સાહેબ નું એવું હા હવે તો એ તો મોખરા પણ થઈ ગયા મોખરા ના નહીં તો પછી આપણા નીલેશ નું એને વેચી નથી ને સમજ રાખ્યું ને આપડે ગઈ વખત કહ્યું હતું કે હમણાં રવા દે તું એમાં ચાલવા દે બસ આ વખતે ઉનાળામાં જવાનું યોગ આવશે જોઈએ આગળ પણ મહાત્મા ભાવ અત્યારે બહુ ખેંચી જાય બઉ ખેતી જાય દેવચંદ ભાઈ યોગા તો જોડે આવજો તમે આપણને જ એમને થાકી જાય તો એ આપણે જઈશું ને એમને ઘેર થી પછી થાકી તો જાય પણ આપણે શું કામ થાકીએ અરે રામને પેલો અસીમ કેવો થઈ ગયો તમારો ગજબના છોકરાઓ દાદાની કૃપા અને સુરત ઉપર ચંદુભાઈ જે કૃપા ઉતરી છે ને દાદાની એમના જ્ઞાન પ્રકાશમાં શું આવે કે ચા સુરત બધું બધું પ્રગતિ કરવાનું છે અને આજે જોઈ રહીએ છીએ આપણે હાદાની હાજરીમાં તો આજે કેટલું જોઈ રહીએ છીએ આપણે જો સિંકોદ આપણે જુઓ તો તો આપડી વસ્તી કેવી શણિયાની ત્રણ હજાર થોડા બહાર નીકળી ગયા બધા નહી સુરેશભાઈ આઈ ગયો છે આ તો હીતુભાઈ નો હા હે અલગ અલગ કિશનજી આવો અહીંયા આવો બેડે આવે બે જણા ખરાજી આપ્યું આજે કે દાદા રવા દો ના તો આ કોઈ મને લૂંટવા આવશે દાદાને એક એક કુટુંબ મળ્યા છે બધા એક એક જયારે બધા હાથે બધા જવાના હોય ને મોક્ષ પણ ત્યાં બધા એક જ જગ્યાએ ભેગા થઈ જવાના પણ ત્યાં છૂટું જ નહીં પડવાનું આખો ચામડાની જુએ છે છતાં પણ અભેદતા આપણને બધાને મહાત્મા મહાત્મા બધુ થઇ જાય વસ્તુ બોલે સચિદારણ કરે તો શાંતિ એવું છે અભેદતા હા પરમાત્મા પ્રભુ પરમેશ્વરા પ્રભુ પરમેશ્વર શંકર કેમ બધા કેમ છો બધા મજા પેલી સાધુ એવા છે કે આપણને કશું ના પાડેલા નથી બેસ જાઓ બધા હા આવી રીતે છોકરાઓ બધા તૈયાર કરવાનો છે ખરો ખરો ખરો ખરો થોડા નજીક આવ બતલા બસ બસ બતલા ઓ ના આમ તો બરાબર લે લે તું જો જોતી હું તો મો જોરથી કરવા નું જોર કર મો નીર મને અલંકાર મને દેરા પા ઓ મજા થી બે કોલો કોલો કોલો કાલ જ સુરેશભાઈ થઈ ગયો જો કેટલું મહેનત પછી કેટલા વખત પછી એમ તપ હશે જો દાદા કે છે ધીરજ ફળ આમ તો વ્યવહારમાં કે છે મીઠા પરંતુ આ કાળમાં આ વિજ્ઞાન છે આખું આપણું પરમાત્માનું પદ ખુલ્લું લગ્ન થઈ જાય કેમનું થાય પેલા જમાના હતો રાખતા હતા બરોબર ત્રણ ત્રણ દાડા કેટલા રાખતા હતા હવે તો જય સચિદાન લગાવ બરા ફસ્ટ ક્લાસ હં બોલો બોલો કોઈ બોલા પેલો સારું દેવી જે ગઈ હજાર વાત આજ લાવે કોતમ પ્રાપ્તિ દો yaro chatti o jee shume sukho roanti jo જગમ ગજુ જ્ઞાન મેશીલ કરો જ્ઞાન મેશીલ કર શરણ બક મૂન શરણ પુષ કરટત જનમ આપનમ પત જન મગ આ જગતી આ ચે તમ સુ સુખ શાંતિ she સુરૂ વા કર એ શું કે છે કે તમને આવ્યું રાખ્યું જ નથી પણ તમને હજુ પેલા પાછલા પડઘા છે ને બધા પાછલા પડઘા એટલે દુઃખ તો થાય જતી વખતે હવે અમને તમને દુઃખ થાય એવું જ નથી ને તમે આવન જવાનું બધું જ બંધ કરાવી દીધું તમારું એ આવન જવાની મુશ્કેલીઓ છે બધી સમજાવ્યું ને હું એટલે આમ તો કવિ તો આમ જ ગાય ને વ્યવહારમાં ત હોય ભજનોમાં ભક્તિમાં એટલે આપણે શરણો માગીએ છીએ એટલે આપણે કોઈના પોતા પર જ હાવી ના થઈ જઈએ તો બીજા પર ક્યાંથી આપણે બીજા પર ક્યાંક આપણે સત્તા ચલાવવાના છીએ પોતે પોતા પર સત્તા કારણ કે મૂળ સત્તાનો સ્ત્રોતો થઈ ગયો મૂળ મૂળ સત્તા પોતાની સ્વ સત્તા સગરું કરતા કરોલો અસહીથી સમજવાનું પાસે ગટ પાસે જળ સમજે જો જણ ગણ પાયી ગણસે કાલ જ્ઞાની ગણાશે અનુગ મોક્ષ મા કાશે દુલાકાશી તા ગુ આપણે આ બોલીએ આ લાઈનો તે જ વખતે આપડા શરીર થી આપણને શુદ્ધાત્મા પદનું કેવળ જાણવા જોવા પણ આપણું ખુલ્લું થઈ ગયું છે એ ખાલી મૂકી રાખજે આપણું શરીર આખા શરીરમાં આત્મા તો બધે જ છે આત્મા કઈ એ હૃદયમાં છે આટલું જ છે એવું નથી અહીંથી તો અહીં સુધી છે પ્રકાશ પ્રકાશ પ્રકાશ એટલે આપણો ઉપયોગ મૂકતા સાથે ખૂબ બધું પ્રકાર છે ધીમે ધીમે ખુલ્લું થાય આવી રીતે તો આપણે સગરું કરતાં સ્વ નહીં કરતા એટલે આપણે શુદ્ધાત્મા તો કરતાં પદ છે ફક્ત જોવા જાણવાનું છે એમાં કોઈ આ શરીરની ક્રિયાઓ નથી આ દુનિયાની દુનિયાની ક્રિયાઓ નથી દુનવયી ક્રિયાઓ નથી દુર્વયી ક્રિયાઓ નથી સમજે અને આપણી આ જોવા જાણવાની ક્રિયાઓ છે એને ક્રિયાઓ સાથે કહીએ છીએ કે આપણે આ ક્રિયાઓના જગતમાં ક્રિયાઓથી કરવા પણ આપણે આગળથી ચાલે ને બધા એમાંથી છોડાયેલા તો ખરા પણ એના પડઘા બહુ રહી હોય એટલે કંઈક આમ તેમ થઈ જઈએ આપણે શું એટલે તે વખત જાગ્રત થઈ જઈએ પાછા કે દાદા આ ખ્યા નહીં એમ નહીં આવું સમજાય ને હા સગરુ કરતા સ્વ નહીં કરતા અંદરથી વિચાર આવે સ્વ નહી કરતા બુિ ચાલે સ્વ નહી કરતા સમજાય વા એમની ફાલ્ગુની પણ એ છોકરી જોવા જઈશ તમારી હા એને જબરી એનો ઉલ્લાસ જ વાલી પાછી જતી બીજે દાડે દેવચંદ ભાઈ તમારી દીકરી ખરી કાલે આવશે કાલ રાતે સવારે સવારે વહેલા आ, तो छोकरा तैयार थी गीकर क्या शी चौबे लगी गो દીકરી નું મેં જાણ્યું પણ એને એ લાગી ગયું એમ કે એને એક દીકરો ને દીકરી ને દીકરી મોટી દીકરો નાનો જમા ભીડભન એટલે શું કે આ દુખો નો કાળ છે શું કહ્યું દુખો નો કાળ કોને કહેવાય બઉ હોય વગર એવું હોય કડાપા અજંપા વાળું એટલે આ કડાપો કોને કયો કે ઘરમાં ઘરમાં આપણે બધા અથડાયા કરીએ એમાં અજંપો કોને કયો આપણે એકલા બેઠા હોય સર આપણે અંદરથી ચાલ્યા કરે કે આમ બધું જાત જાતે વિચારા નવું હોય ને અજંબો તો દાદા ત્યાં સુધી ત્યાગીઓ પરંતુ એમનો અજંપો મટતો નથી કારણ કે એમને સતત રહ્યા કરે છે કે હું સાધુ છું સં્યાસી છું તો વ્યવહારથી ખોટું નથી વ્યવહારથી બરોબર છે ભગવાને માન્ય રાખ્યું છે વ્યવહારથી રાખ્યું છે પણ કે તારે સમજવું જોઈએ કે તે તારી વ્યવહારની ભાષાથી છે તારે તું સાધુ છું પણ અમારી ભાષામાં તું સાધુ ક્યારે કહેવું તો કે અમારી ભાષામાં તું સાધુ હોઉં એટલે તારું જીવન સાધુમય મારું સાધુ હોય જીવનમાં ત્યાં જીવનમાં તો ઘરવાળા સાધુપણે જીવી શકે છે અને આપણા ઋષિઓ મુનિઓ થયા ગુરુકુળો થતા એમને આ શીખવતા સમજાયું ને અને મોટા રાજકુમારો બધા ત્યાં ભણવા જ કૃષ્ણ ભગવાન ગયા હુદામાજી ગયા એમની પાસે કઈ ના મળે કૃષ્ણ ભગવાન એ તો એ મોટા પ્રિન્સ એટલે એમને બધું હોય હા પણ જો કેવું થયું કેટલી એક આદર્શ મૈત્રી કેવી આના પછી મૈત્રીનો સંબંધ આવ્યો ભગવાને બધાને એમની ભાષામાં બધાને ખુલ્લો કર્યો કે જો બધા સંબંધોમાં ઉત્તમ ઉત્તમ સંબંધ હોય ને ઉત્તમ ઉત્તમ मैत्री नास्त्र उम्मीद मैत्री कही शू क्यू हाँ शुरुआत चार मुख्य भावनाओ जीवन प्रमोद शास्त्रों लक्षण बटे दिल कूरू थत जाए दिल्मा कूमास आती जती जाए जो कहीं बुल भरे पड़े बीक कस आए अंदर नु? એમ ને સમજે ખરું ખરું અરે ભલે સાચી વાત છે પછી કૈલાસ આવ માટે જગ્યા છે તો આ ફિલ્મ મને ટેલિવિઝન માં બતાવવું પડે પણ એમની જોડે ને જોડે હોય એમની અંદર જ હોય પાર્વતીજી એમનાથી નોખા હોય જ નહીં એ આપડી ભાવના છે શું એટલે કે સ્ત્રી આપનો દેહ હોય કે મનુષ્યનો આ બંનેને માટે આ એક જ મોટી ભક્તિ છે શિવજીની ભક્તિ કે એમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી હોતો પરંતુ કહેવાય એ નજરો એવી થઈ ગઈ હોય તો નહીં તો નહીં નજરો થઈ જવી જોઈએ એવી સમજાય ને હં બધું જે કોંખો કહેવાય ચામડાની પણ બધાને બલ ભલાને ગુમરાહ કરી નાખે એવી છે એટલે આપણે ભીડભન કહ્યું કે દુઃખો છે સુખના સાધનો ચોક્કસદમના બહુ જ છે ક્યાં આપણું પચાસ સાઈઠ વર્ષનું જીવન દેવચંદભાઈ નાના ચંદુભાઈ નાના બધા છોકરાઓ રમતતા હતા એ ચડ્યો પહેરી બધા જ આપણે ફરી હે અને અમારે તો સિત્તેર એસી પંચ્યાસી બંદર થઈ ગયા અમારે તો એમને દેખાય નહીં બધું કે કનું ભાઈ હોય બધું દેખાય અમને સમજે આપણે બધા જ દેખાય બધાને દેખાય એને એ પાસ્ટનું એને આપણી પ્રેઝન્ટ આપણી જે આપણને દ્રષ્ટિ મળીને એ દ્રષ્ટિ બધે ફરી વરે એટલે આપણું બધું ભૂતકાળ દેખાય એટલે ભૂતકાળ દેખાય એટલે શું કે આપણી ભૂલો દેખાવા મળે કેવા ગાળા કરતા ભૂલો દેખાય એ ભૂતકાળ દેખાય જવાની જરૂર નથી આવો આવો બેસો એટલે કઈ ભૂતકાળ જતા નથી અને ભવિષ્યમાં તો પ્રવેશ જ ના કરે કારણ કે દાદાએ મોટી સિલ મારી દીધું વ્યવસ્થિત શક્તિ કરતા છે બસ વ્યવસ્થિત શક્તિના હાથમાં છે ભવિષ્ય તમારું પણ આપણે કંઈ ભવિષ્યની કરો ચિંતા કંઈક ભાજગ કરીએ જ કશી જોઈએ છીએ એટલે એનો મતલબ શું છે કે વ્યવસ્થિત શક્તિ છે એ મહાત્માઓના દિલમાં એવું તો બેસી ગયેલું છે એટલે ઠંડકથી બધા બેસી રહે છે ઠંડકથી આપણે સુવિધા મળીએ આ બધું થયું પણ એમાં કંઈ આપણે એવું નથી ચાલો આ તાળક એવું નથી રહેતું એવું ના રહે એને આ ભીડભં જનતા એટલે દુઃખોની ભીડભંજનતા ગઈ એટલે પહેલાં દુઃખથી મુક્તિ પામ્યા દુઃખથી મુક્તિ પામ્યા આવી સુખમાં આપણે ખોવાઈ ના જઈએ એવી રીતે એનો સંભાવ નિકાલ કરી નાખજો હમ નહીં તો એ તો તમે લપસાઈ પાડે એવું છે સંભાવ નિકાલ કરજો કહે છે હમ એટલું બે બાજુનું જ્ઞાનીનો સિદ્ધાંત બધી રીતનો હોય એક બાજુનું સંસારની બાજુનું આમ અડધું હોય અને બીજું ભગવાનની બાજુનું હોય એટલે ભગવાન એનો સપોટ મૂક્યો હોય એટલે આખો સિદ્ધાંત ખુલ્લો થાય એક આખો સિદ્ધાંત ખુલ્લો થાય શિવજી નો કશું બોલે શબ્દ એક એક શબ્દમાં શાસ્ત્રો ન્યા મુઆ બોલે ને તો એ શાસ્ત્ર ખુલ્લું થઈ જાય મો એ તો આપણા દુષ્ય પોર ને કે છે સુંદર છે ખત પર શું કામ કરવું છે કે સીધું એટલે દાદા એ તો આખું ગ્રામર વ્યાકરણ શું કહ્યું શબ્દશાસ્ત્ર આ બધું ખુલ્લું કર્યું એમને સંગીત શાસ્ત્રને બધું જ આવી ગયું આપણને એટલે આપણે કશા જરૂર જરૂર ના જવું પડે બધું જ તારે આપતા પુત્ર બધા એવા આવ્યા ને એક જુદા જુદા દરેક પોતપોતાનું લઈને દુકાન માડીને આઈલા ત્યારે કેટલી જુદી જુદી દુકાન માલ આપણે ક્યાં પછી કેટલી વેરાયટી મળે આપણને બધાને દુકાન જુદી કાંતિભાઈ બેઠો છે ને એને પોતાને જુઓ કાન લે હા અને તમે બેસો તમારી જ દુકાન મજાને એમાં કવિરાજે અમારા પિતાજી એરતમાં મારું દોઢ બે વર્ષની ઉંમર તારે કામ રાખતા હતા ને સુરતમાં અને ફર્સ્ટ ક્લાસ બહુ મોટું તે વખતે તો જૂના જમાના મોટું મકાન રાખીને રહેતા હતા પાણીની પાણી પાર ઉપર એ બાજુ એ બાજુ તે દાદા આવે પણ આ એરિયામાં બાપુજી એ કામ રાખેલા થોડા ખરેરા કોઝવે ખબર ખરેરા કંઈક રસ્તામાં આપણે ત્યાં જતા કંઈક આવે છે ને ત્યાં આગળ એનું કોઝવે નું કામ રાખેલું એમને હા કોઝવે રીતે આમ થાય પાણી જાય પાણી જાય ને એટલે આવી રીતે તે વખતે પુલનું હતું નહિ ને બહુ એવું કામ ચાલતું એ બધું મને કહેલું એમને પણ દાદા આવે જોડે જોડે હો બ્રિજનું रंग नहीं, तार नहीं तो जरा खबर पड़े क्या परमात्मा है काका परमात्मा है सारे तार नहीं तो बदा कहते जारी नजर म અમે તો કશું કર્યું નથી કોઈને પણ અંજન સલાકા એવી કરી દીધી ને એટલે જેને અંજન સલાહકાર થઈ તેને બતી જવાય તો એને બહુ મારા દાદા પરમાત્મા છ હતું મારા કાકા પરમાત્મા જ કહે તે કઈનું શું શું થઈ ગયું ચંદુભાઈ મને તો સમજ જ નહીં પડતી અખરે ગયેલા બહુ આ શું થયું સાધુ થઈ જવાનું બધાને થાય એવું તો અનુભવ છે બધા હમ અનુભવનું પદ કયું છે અને જાણવું એ બેનું ભેગું કરે તિત કેવાય એ પ્રકાશ છે શું કયું પ્રકાશ એ પ્રકાશ છે જોવું જાણવું ભેગું એને ચિત્ત કહેવાય એટલે શુદ્ધ ચિત્ત શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એ ખુલ્લા થયા તમારા શિવજીના બે શિવજીના બે નેત્રો ખુલ્લા થયા એટલે આપણે આપણા જેવા નેત્રો બતાવે શિવજીને છતાંય એ એ એક જ જુએ બધું શું એમને કશું ના થાય હવે માણસ જેવા માણસ છે આપણે બે આંખો છે તો બે આંખોથી કંઈક કશું બબે દેખાય છે ના દેખાય સિવાય કે કંઈ ગડબડ થઈ ગયું હતું નહીં તો ના દેખાય <laughs> शिवरात्री जाए नहीं, <laughs> नहीं तो एक दिखाई बे दिखाओ तो हूँ तकलीफ से जाए आप <laughs> एक बीजा बबे में जुए आ तो आम करू आम आम थे समझे कैलासपति एट चित्त प्रसन्नता शिखर है એટલે શુદ્ધિ થતી થતી વ્યવહારની એટલે વ્યવહાર દ્રષ્ટિથી છે આપણી તે વ્યવહાર દ્રષ્ટિથી આખો વ્યવહાર બધા એકબીજાને જોઈએ છે એકબીજાના જોડે રહીએ છીએ બધા વ્યવહારમાં એમાં પણ આપણે ધીમે ધીમે એમને જુદાઈ આપણી ઓછી થતી જતી જાય તેમ તેમ પહેલાં શુદ્ધ ચિતની આખી શાર્પનેસ એટલે તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા સૂક્ષ્મતા એવી રીતે વિકાસ થતી જતી જાય એટલે કૈલાસ કહ્યું કૈલાસ એટલે એ કિલ્લોલ ભાગ છે આત્માનો ગુણો છે બધા આનંદ એનો કિલ્લોલ ભાગ એટલે કિલ્લોલમય જ હોય એમને તો એમને કંઈ ત્યાં સુખ દુઃખ ને કિલ્લોલ ચિત્ત પ્રસન્ન કે છે એને એટલે મહાત્માઓને આમ કંઈ હસ જરૂર ના હોય પણ મોડા જુઓ તો બધી ચિત્ત પ્રસન્નતા જ હોય છે જો તમને આનંદ એટલી બધી તૃપ્તિ હા આનંદ એની તૃપ્તિ બધી તો એ વસ્તુ છે તૃપ્તિ છેલ્લો શબ્દ છે સંતોષ એ રસ્તાનો શબ્દ છે એ સંસારમાં કામમાં લાગે તૃપ્તિ એટલે તૃપ્તી હાશ હા પીધું બહુ તરસ લાગતી હતી તૃપ્તિ કે પછી કોકા કોલા પીવે પેલું ઓરેન્જ પીવે જોવા બહુ ભાવ છે માનો માસો નહીં પણ પાણી વગર ચાલશે તો ને પાણી વગર નઈ ચાલે આટલું થોડુંક આટલું પાણી મળશે એ તો એકલા તો વ્યવહાર થી કેવાનું એવું છે ને આ તો બેકલા શબ્દ બહુ જુદો છે હમ બેકલા શબ્દ બહુ જુદો છે એ સંસારને માટે લાગુ પડે છે પણ સંસારમાં રહીને પણ સંસારથી મુક્તિ પામ્યા હોય એવા જે જીવો છે એ મુક્ત જીવો છે કેવા અને આખું વેદાંત માર્ગ અને સંન્યાસી સાધુ એ લોકોના માર્ગમાં આ જીવન મુક્ત દશાથી જે જીવી જયા જીવી રહેલા છે ઘરમાં છે વ્યવહારમાં છે બધા બધી જાતના વ્યવહારમાં છે છતાં પણ જીવી રહેલા છે જીવન મુક્ત દશા અને જેવી રીતે સંન્યાસીઓ પોતાનું જીવન જીવે એવી રીતે આ ઘરમાં રહીને પણ એ મહામુક્તતા તરફ પ્રયાણ છે એમનું આવે એટલે ત્યાં કૈલાસ પતિ એટલે મહામુક્તતા સમજાય ને અને આપણા મહાદેવજીના બધા એ તમે આ બધા આ લોકો ઉતારે છે ને બધું એમાં આવું જ હોય છેલ્લામાં છેલ્લું એ જ છે બે કુશ એ બે માટે પાર્વતીજી કહો કેદેવજી કહો એ તો એક વ્યવહારના રૂપકો છે શું કહ્યું હુળમાં તો એક જ છે બધું અત્યારે આ લોકો એટલું ખરું કે શાસ્ત્રો માંથી કાઢી કાઢી ને બધું સરસ આપે છે આપવાની એ રીતે આવી છે તો લોકો અમને એ થાય છે ત્યાં જોયું તો દેવો કા દેવ મહાદેવ ખરે ખબર નહિ हो ते आज बात करो ते पूछ। तो आया जे गाड़ू घेलू पूछो पूछे हूँ कहो नहीं गाड़ू घेड़ हूँ कहवा माग तो तुम शर्माशो नहीं कहो आज आया छे तो आज हम मार जो ते कहू मार चौबी कलाक तारा पी चौ तेवी करने के बीच चौबीना पची नहीं थे એટલું કઉ તને બાકી ચોવીસ કલાક આપી દઉં તને પછી તમે બોલો જોડે વાતો ના કરું શું કરું કરશો કે નહીં પછી જાઓ ને તો ખોરેખર ગમે તક લઈ આવજો ને કાગળમાં રાખી લાવજો જાઓ જે પૂછવું પૂછજે જા હ ગમે તે ગમે તે આ છોકરા બધાને કહું છું હા અને આપણે આપણા બધા કાઢજો તો તમે ઠરી ગયા હવે એટલે ક્યાં સુખમાં ઠરી ગયા બધા એટલે જેમને પૂછવું હોય તો લઈ આવજો યુ ટૂંકમાં કહેવાય નહીં તો આપણે લખવા લખતા ના ફાવતું તો તારું બેને કહેવું આવું આમ આમ છે એટલે મને જણાવવું એટલે બેસીએ વાતો કરીએ એકબીજાને સમજીએ આપણે શું કે જુદા નથી એકબીજાથી એવું છે વ્યવહારથી જુદા કહેવાય એટલે કે જુદા પડી ગયા ના ડો માર માર કરો પાણીને તો પાણી છૂટું પડી જાય છે હડે પોતે બોલી નથી શકતા મારું દુઃખ શું છે રડતા રડતા આવડે એમને એ હાલત છે અત્યાર તો શું એટલે ભીડભંજન કયા હમ અને પેલા આપણા ભય ભંજક કહેવાય સાળંગપુર એ સાધના વાળા દેવ છે એક જાતના એ ગોપાલનંદ સ્વામીજી છે ને એમનાથી પછી સપાઈ ગયેલા અને માય આપણે સજાનંદ સ્વામી ના હજીમત થયેલું છે એટલે તે વખત હતું ને પછી આની સ્થાપના થઈ એ બધા જેવી રીતે મોડી નથી મહડી એટલે કે અમદાવાદ નજીક તે પેલા બુદ્ધિસાગરજી આચાર્ય હતા એ પટેલ હતા અને પેલા આચાર્ય જોયું કે આ બાળક બહુ તેજસ્વી છે અમને આપી દો પણ એમને એમના મા બાપને એ લોકો વિચાર આવ્યો કે હા સોંપ્યો તમને જાઉં છોકરો રમતો હતો અને ત્યાર પછી તો બહુ પ્રખર આચાર્ય થયા એ બુદ્ધિસાગરજી બહુ પ્રખર એ મહારાજાના વખતમાં સયાજરા મહારાજા હતા ને તે વખતના એ બુદ્ધિસાગર અને ત્યારે આ બધા ખરા પાછા એમને જે સાધના કરી કે આપણા અહીંના અહીંયા આવેલા સ્થળ ઉપર જેમની સાધના હતી એ જ જગ્યાએ આ દેવ સધાયા હતા ઘંટા કણ બહાવીર સમજાયું ને એ સાધના હતી એટલે નીચે વોયર્યું છે ને ત્યાં અંદર એમનું મૂળ સ્થાનક છે એવું છે અને પછી એમના પરથી આ સુખડીનું મહાત્મ અને ત્યાં પાણી હતું એ પાણીથી બાયા કરે અને બધું દાદા તો ત્યાં શરૂ શરૂ મતું બહુ જૂનું હતું પાણી પીવા કરો ખુબ પાણી પીવા આવું બધી જગાએ હોય તો કોણ આવે ને આવતો પેલા कविराज पद चारित्री ओ संसार निकले वही वी तो જીવવાના ભગવત ગુણો થી જીવવાના એટલે શું કે વ્યવહાર દ્રષ્ટિથી હું શું ના બોલી ગયો મયુર છું વ્યવહાર દ્રષ્ટિ આપણે વ્યવહારથી જ બોલું છે તો બધા આપણે બધા બોલાય છે પણ છું કોઈ બોલ્યું કોઈ ના બોલ્યું હું છું એટલે આપણે છૂટા પડ્યા પછી છે એટલે એની આજ્ઞાની કિંમત છે સમજ સાથે હું આવું વ્યવહાર દ્રષ્ટિથી છું કે નિશ્ચય મને નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો એટલે મને ભગવાન મને મળી ગયા એટલે ભગવત દ્રષ્ટિ એટલે આજ્ઞા સ્વરૂપનું કહ્યું કારણ કે પ્રાપ્તિ થઈ પછી પ્રાપ્તિ પોતાની પાકી થઈ જવી જોઈએ ને આપણે કહીએ ને કે બહાર બધે ગમે તે ફરીએ ધંધા પાણી કરીએ આ કરીએ પણ ઘર મેરે બધું કરી લેવું જોઈએ ને પછી ઘર મેરે ના કર્યું તો કોઈને ઠરીઠામી બે નહીં ને કોઈ હેં ઘર મેળું કરી લેતા નફો કે છે એવું કહે બધા એવું છે આ એટલે નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે વ્યવહાર દ્રષ્ટિથી એ આજ્ઞા એટલે બે આજ્ઞા એમ કઈ રીલના પાટા જેવી સમજે પણ હવે આ વ્યવહાર દ્રષ્ટિથી આપણો વ્યવહાર આખો ઊભો રહેલો છે અને મળી ગયું આખું અને સ્ટેશનનું મળી ગયું સ્ટેશન કે જો છેલ્લો જવાબ આ છે આના માટે જીવવાનું ભવો ભવથી આવતા હતા આજે આ સમયે આવ્યા અને આવું પૂર્ણ એને કારણે આપણે આવી રીતે પ્રાપ્તિ થઈ દાદા ભગવાન પ્રગટ થયા એ બહુ મોટું અવતરણ થયું અવતાર કહે છે ને અવતાર અવતાર એ જ્ઞાનનું અવતરણ થાય છે શાનું એ જન્મે એટલે એને એ તો એ તો યોગ બ્રસ્ત પુરુષો આવા હોય મોટા પણ સામાન્યપણે આપણે હિન્દુ ધર્મમાં મોટા પુરુષોને એટલે કે રામ છે કૃષ્ણ છે આ કહે ને એમને અવતાર થયો એવું કહેવાય એ અવતારી પુરુષો કહી શકાય જે અમુક જ જે સામાન્ય મનુષ્યના સમાજથી આખા એના બધાના માટે ભજના માટે ને એ જેમ માર્ગ આપે બતાવે એમ એમ જઈએ એવા હોય છે પણ એ તો અમુક જ હોય છે બધા ના હોય ત્રેસઠ પ્રકારના હોય છે કેટલા એ ખબર છે તને તો તો બોડ આવ્યો તો ખબર જાણવું છે સાચું કે હજી કહું હું પૈસા પણ છે એ પૈસા પડે હોય જ્ઞાન બધું ગરબડી આવ્યું બધું બિલકુલ ગરબડ્યું સમજ્યા ને કારણ કે આજે કાગળનો વ્યવહાર થઈ ગયો ને બધો ચા પીવી છે કે છે મારે ચાલશે હું કોણ લાવ્યું કડક છે થોડુંક એટલે કારણ કે અમેરિકાથી આવે ને ફ્રુટ આવે છે એ બધું જ થાય છે અત્યારે સિઝન છે ના મને તો હું ચાલીશ ના નીકળે બસ બસ બસ બઉ બહુ થઈ ગયું ના એ બધું ચાલશે હું હાથમાં રાખી દઈશ મને બતાવી દે શું લે હક્કર પારા હક્કર સક્કર પારા નહીં હક્કર પારા તું તું ભાષા બગાડી નાખું છું તું તો હે લે કેમેરા આમ લે લે ના ના આ લે લીધું જા પછી મારી એકલી ચા જોય છે જા આટમો લઈ લીધો જા બધું આવી ગયું તમે એક એક દાણો લઈ લો બધા એક એક દાણો લઈ લો એક જાણે જા બોલાય બધા હમ ના ના તો આવી ખાતા હવે દીપકાનંદજી આપણે છે ને આ સંસારના બધા જ રસો છે ને રસ એમાં ફીકું થઈ ગયું રસ આપણને પણ શરીર છે શરીર દૂર રહ્યા કરે તો પણ એમાં આપડી વૃત્તિ ના હોય તમે જોજો વૃત્તિ ખુરશી લે ને ખુરશી લાવ ને પેલા અહિયાં અહીંયા શું કરે એટલે શરીર ને ત્રાસ નહી આપવાનો જો છે એને શરીરને દુખ નહિ આપવાનું આપડે છોકરાઓ તરુબેન અમને તો બહુ આનંદ છે જોઈને જોઈને જ ખુશ છે હમ બધું અમારું જ છે આ તો બધા નું નાનામ બધા પછી નાનામ નાનો એ ક્યારે આવે છે પોતો આવ્યો હવે તો તે વખતે ફોર્મેશન થતું હતું ને એનું દશામાં હતો પણ એને અંદર ગુંગરામણ થઈ હું આમ કરું કઈ કઈ કરું એમ થતા એવું પછી સરસ હવે ગોઠવાઈ ગયું પણ હવે ગોઠવાય છે હું સરસ જયારે આવ્યું ને તું તો ખુશ થયો મેં કહું આ તો એનો વિકાસ કર્યો આ છોકરાએ એને ખબર છે આની કિંમત શું થાય છે એ મોટી વસ્તુ બહુ જ્ઞાન છે એ તો આજના જમાનામાં છોકરાઓને જ્ઞાન હોવું બહુ જરૂરનું છે એ જ્ઞાન ના હોય તો ન કામ છે બધું સમજાયું ને અને કિંમત સમજાય છતાં ગમતા એવું પુણ્ય સારી હોય છે હા બોલાવો બોલાવો બોલો પછી પૂજ્ય આપણે વાત કરીએ આપણે હા પછી અનુભવ હે તા સાધું સમજાવ્યું બધાય મને અચ્છા ઓલ મને અચ્છા ઓલ આવું કોને તો ચારિત્ર બળ અને ચારિત્રબળની ઓળખ એટલે એવું એ ચારિત્ર એ રાગદ્વેષ વગરનું જીવન શરીર ધબકતું હોય અને ધબકતા શરીરમાંથી જે બધું એ ચારિત્રબળનું શીલ આખું એ થતું જતું હોય એ ચારિત્રબળ છે અને વ્યવહારથી આપણે કોને કહીએ કે વ્યવહારમાં સમાજ અને સમાજના કાયદાઓનો ભંગ જરા પણ ના કરે મનથી માણીથી કે કાયાથી સમજવું એને વ્યવહારથી કહેવાય છે એ ક્રમમાં એટલા માટે કહ્યું કે એવું કાળ સારો હોવો જોઈએ કાળ પ્રમાણે આપણા શરીર સરખા હોય આવું બધું પણ એ આગળથી ચાલ્યું આવેલું એ તો ચાલું જ રહેવાનું જો તને કહું વ્યવહાર કોને કયો તને ખબર કોને કહે છે હા એટલે જો સીધી સાદી ભાષામાં કહું કે કાંઈ ચાલતો હોય એને વ્યવહાર કહેવાય શું हाँ हो नहीं चाले ज करेंट वर्तमान भविष्यगढ़ आई ग्यवहार कहवा समझे इतने रोकए नहीं फेरफार करें वो रोक नहीं व्यवहार करो समझे निश्चय कौन निश्चय तो कहने तो पता जगह स्थिर बस एट्ले एक स्थिर है मैं पेलो व्यवहार तो अपन ने समझाए बैनी वस्तु પણ એ સ્થિરતા પહેલી આપણને પ્રાપ્ત થાય પછી વ્યવહાર બધો સમજાતો જતો જાય ચારિત્ર બનની એવું કહ્યું કે આ મન વચનકાનું એના વ્યવહારનું શુદ્ધિકરણ વ્યવહારનું એ અંદરથી થાય કેવું એ કરે આપણો આજ્ઞાધર્મ આપણને જેમ જેમ સમજમાં પસ્તી જતી જાય આપણા જ મન વચનકાયાના સંદર્ભમાં તેમ તેમ એ મન વચન કાયા તો એની એ જ રહેવાની છે એનો કંઈ ભરપાદ નથી પડવાનો પણ અંતરથી અંતઃકરણમાં આપણી શુદ્ધિ આવતી જતી જાય બધી એને વ્યવહાર શુદ્ધિ કહી અને જેટલી વ્યવહાર શુદ્ધિ થઈ એટલું આપણું ચારિત્ર બર ખુલ્લું થાય પણ સમાજમાં કયું છે એ રીતનું ના હોય એ તો હોય જ પણ એટલે આ બહાર દેખાય નહીં કારણ કે આપણો હિસાબ બધો છે આ એટલે લોકોને આપણે કહેવાય ગયે એટલે બહારથી જ જોવાનું બધું ને આ વસ્તુ એનું એ થયા કરે છે છતાંય જયારે આવું બધું હોય ને અંતઃકરણ શુદ્ધિકરણ અંતકરણ પણ થાય અને આપણે ટેવોની શુદ્ધિને બધું કંઈ એ ખોટું નથી એ વ્યવહારથી સમાજથી બરાબર છે હોવું કારણ કે સમાજમાં ગમે તેમ રહીએ તો આપણને ઠપકો મળશે બધું એ તો કોઈ છોડશે જ નહીં તમને પણ પેલું અંદરની વાત મૂકી એટલે આપણે જ આપણું સાંભળવાનું એમ એ રીતે અને એની જે વાણી નીકળે ત્યારે એવું એ શુદ્ધ ચારિત્રની વાણી નીકળે ને ત્યારે બધાને સારું લાગે કે જંખના હોય છે અંદરથી તો સમજાયું પણ જ્યારે સાંભળવાની મળે તો બહુ ખુશ થઈ જાય પ્રેમથી સંભળાય એટલે એમાંથી કે વાણી કરતા નથી એ એ ચોખ્ખી રેકોર્ડ વાગે આપણી એટલે વાણી નીકળે ત્યારે એમાં શુદ્ધિ જેવું આવ્યું વ્યવહારમાં આ તો આવા જ છે તમને બધા હું જોઈ રહેલો છું પણ આપણે આપણે કેવી રીતે એને કમ્પેર સમજવા જઈએ છીએ કે આપણી યાદની સામાજિક ભાષામાં એવું નથી આ ભગવાનની ભાષા છે આ બધી મને તો દેખાય છે બધું દેખાય છે ચોખ્ખું શું આપણે કંઈ શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી એમાં સંસ્કૃત શીખવાની જરૂર નથી કશું શીખવાની જરૂર નથી આવે છે સમજાયું આપણ બન્યું સાથી કે આ સોનાના મુગટવાળા દાદા તારથી કેટલું ગોલ્ડન આવા ભગવાનને આવ કારા રંગ નો મુગટ હોય કોઈ દાડો ભગવાને તારથી આ બધું આપણું આખું નાખવું શણિયા તો કામ થઈ ગયું અમારા પિતાજી બે વ્યવહારમાં હોય ને પેલા લોંગ પેલો લોંગ કોટ પહેરતા બટન વાળો લમખોટે અને બેની ટોપી કારી છે બે જ સાથે જાય બધા ધીમે ધીમે બદલાતું ગયું પછી એમ અને આ જે કોટ છે ને આનું કપડું એ કનુ કનુભાઈને એમનું ભાગાયેલું એ ઠેઠ સુધી પછી કેસીભાઈ આ પછી જરા ફેરફાર થયો અને જે બીની મિલ છે સાઉથ ઇન્ડિયાની બેંગ્લોરની એ બીની મિલનું લાવતા હતા અમે રિવિયરાના બે વસ્તુ તે મારું પાટલું થઈ જાય અને એમનું કોણ થઈ જાય એટલે દાદા ને બરોબર ફિટ થઈ ગયેલું ચાલે આ સંસારમાં આપણે કે સ્ત્રી છે ના પુરુષ છે અને ધર્મમાં પણ આપણને એવી રીતે બધું રખાવે છે ને અને એનો મર્યાદા વિવેક આ બધું નથી રખાવતા એ રીતનું વાત છે પણ એ સંસારમાં તેમ જ રહેવાનું એટલે ધર્મ એવી રીતે જ હોય હંમેશા સંસારમાં આપણે કેવી રીતે રહેવું એના પ્રકારો એમાં કંઈ ઉર્ધ્વતા આવે આગળ વધવા જે એ રીતનું છે એટલે એને ધર્મ કહ્યું એ શું છે વ્યવહાર ધર્મ છે આખો વ્યવહાર ધર્મ તો હોવો જ જોઈએ ને એ તો બેઝિક છે માણસ જેવા માણસ છીએ તો વ્યક્તિ છે બધાએ તો એ તો આપણા ભારતનો દેશ છે સનાતન કહ્યું ને પહેલેથી ચાલ્યો આવ્યો છે પહેલેથી ચાલ્યો આવ્યો છે શું એટલે સનાતન એટલે કાંઈ એમ ન ચાલતા અટકે જ નહીં એક બાજુ નહીં પ્રવાહ ચાલે અને બીજો શરીરનો આ ભવો ભવોનું બધું ચાલે લગ ચોરાશી ફેરા કહે ને પણ પેલો તો પ્રવાહ જોડેને જોડે જ હોય એવો વિકાસવાળો છે આ દેશ છે આપણો એટલે ગમે તેવું નાનું છોકરું હોય ગામડાનું હોય ગમે તેવું હોય તો એને એમ લાગે કે આપણે આપણે તો આપણે આપણું ભોગવીએ છીએ આપણે જેવું કર્યું હતું ને તો અત્યારે આવશે એટલે છોકરા એમ વાત આમ કરતા હોય ને તો સમજી લે તો પેલું નાનું છોકરું એને મોટી બહેન કે ભાઈ હોય પૂછે અજુન પેલું આપણામાં હશે જ કે છે હવે વાદન આવે એ કશે તે ભોગવું શકે છે જ વાતો કરે એમાં કયું સાર શીખવા ગયા તમે જોજો અવઝર કરજો તમે હ બધું જ્ઞાન અને એટલું સમજવા માટે તો આ બહારના લોકોને તો ક્યાં ક્યાં બધું કેટલું માથા ગોઠવું એટલે આ શાસ્ત્ર બધા દાદા ભગવાનથી જે ખુલ્લા થયા ને બધા ધર્મો એના અસલ શેપમાં આવે ગોઠવણી શિવ ધર્મ એ સરખો આવે વૈષ્ણવધર્મ એને બેસ પર આવે અને વિતરાગ ધર્મ એટલે તીર્થંકરોનું એ પણ બરાબર બેસ એટલું બધું સરસ શાસ્ત્રો થયા છે એટલે એટલું બધું એમાં બધું રહ્યું છે તો આ રિસર્ચ સેન્ટર કામ કરે છે ને આપણું એમાંથી કેમ લોકોને જગતને મળે જુદી જુદી રીતે કેવી રીતનું મળે આ આપતા પુત્ર બધે ફરજ સા ને આવું તે જ બધા એક એકબીજાને અડતા મળે વાતો કરે એટલે કામ ચાલી જ રહ્યા કરે બધા આવું બન્યું નથી બન્યું નથી એક ગામમાં વસ્તીનું ગામ હોય નગર સેટ છે નગર સેટ છે એની પાસે સંપત્તિ છે આ છે તે છે પણ એટલો બધો લઘુભાવ થઈ છે કે કોઈને ખબર નથી પડતી એને કશું કરવું ના પડે મુનિ મૂક્યો હોય તો આ હોય બધું કર્યા કરે અને ખબર શું છે શું ચાલે શું નહીં ગામમાં ગમે તું પણ હોય હોય તો એને પહોંચે વાત મુનિ મૂકીને પહોંચી જાય ગમતી કઈ કામ કરો એને ગોઠવણી કરે પાછા હા એવી સુંદર ગોઠવણી કરે કે એને એટલે બે જંગના હોય ને પહેલાં વારાફરથી બંને બોલાવીને પછી સમજાવીને પછી ધીમેરીને કહે પરંતુ આ બધા સુવાસવાળા હોય બહુ પુનૈવાળા હોય છે બહુ ઓછા હોય છે આ તો પણ હોય પહેલાં બહુ તે એકને બોલાવે અને લેવું છે હા કંઈ ને ચા શું છે આમ એની પણ જાણી લે ઠીક છે જા થોડો ખજાય એટલે પહેલાં બોલાવો હોય મુનિમ જે બોલાવો વાત કરો એ પોતે પાછા બાજુ બાજુમાં રહ્યા કરે હા મુની થ્રુ કરાવડાવે બધું અને કહે હા તો કંઈ વાંધો નહીં પછી એને કહે એને વસ્તુ કહે એને અમુક આપવાનું લેવાનું વ્યવહાર જે ખો ને કોઈને કોઈ વસ્તુઓ કરીને હોય કોઈ પૈસા હોય કોઈ પણ હોય તો એમાં એને જોઈ લે હા ચાલો કંઈ વાંધો નહીં એટલે પેલાનું છે એટલું વાત સમજી લે અને પછી કહે એક કામ કરજો તું જા તારવા હું તને પછી કોઈ બોલાવીશ થોડા વખત પછી બોલાવે અને મુનિમની થ્રુ એને પહોંચાડી દે એમને પહોંચાડ્યું છે પેલા ખબર ના પડે આવા હતા બધા બહુ ઓછા હોય છે ઓછા હોય હોય છે એટલે પહેલામાં આવા ન્યાય પણ આવી જશે ન્યાય જે કરનાર ખબર ના પડે આ કોને કર્યું એ તો બાજુ જ ત્યારે ત્યારે એ શેઠ કહેવાતા હતા દાદા કહે છે તો રહેવું જ ક્યાં છે હું પેલો કાનો નીકળી ગયો છે જય સચિદાનંદ પૂછે પૂછે કર પૂછે તો જૂ પૂછે જે હોય તે તમે કાઢો તો બેન તમે હેલ્પ કરો છોકરાઓને પૂછપૂછો બધો વાત કરીને શરમાવાનું શું સત્સંગમાં ના શરમાઈએ સત્સંગમાં હાને માટે આપણે બેઠીએ કે આપણે ખુલ્લા થઈ જઈએ આ આ સંસારમાં દુઃખ આના છે કે ઉગાડા નથી થવાતું કોઈનાથી કોઈને ખુલ્લું થવું તો આજે કોઈ મરવું જોઈએ ને મારે રડવું છે ક્યાંથી રડવું એવું ખોરું હોવું જોઈએ જોઈએ દાદા ભગવાન હતા ને માણિપુરમાં રહે ને ત્યારે અમારા છ ગામના સુજિત્રા હતા પેલા કોણ ન કોણ સરદારના સગા સરદાર પટેલ ના સગા પેલા પૂરની જાગી જાગી જાગી તો ક્યાંથી ક્યાં ગઈ બધી ગઈ ગઈ પરંતુ એમનો હલકાપુરીનો બંગલો ગંગા એમના માતાજી નામ ગંગા બેન ગંગા ગંગા આજે છે ઉભો છે ત્યાં ત્યાં આગળ એટલે એમના ચાર ભાઈઓને બધું કુટુંબને ત્યાં રહે પરંતુ એમને એ એવા બહુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી એડિટર હતા એનું ઇંગ્લિશ એટલું ફાઇન તે વખતે અને એક બ્રાહ્મણ ફેમિલીની દીકરીને પણ ભણાવતા હતા એમાંથી એ બેને સંબંધ એને પણેલા આવું હતું બાકી ચંપલ હતા પણ ત્યાંથી ત્યાં આટલા બધા ચલા ગયા બહુ બ્રિનિયર હતા બહુ બ્રિલિયન્ટ એ પછાભાઈ અને આ ભાઈઓ એમના એક ભાઈ નગીનભાઈ એ ભણેલા ઓછું પણ મિકેનિકલ ભેજું બહુ ચાલે એનું બહુ ચાલે એના પરથી ટ્રેક્ટર કંપની કરેલી વડોદરામાંથી ને પછી અત્યારે તો સરકારે લઈ લીધી એટલે ગુજરાત ટ્રેક્ટર બાકી હિન્દુસ્તાન ટ્રેક્ટર નામ આપેલું એનું એ નગીનભાઈના નામ પર એ દાદાના ભાઈબંધ બે ખાસ ભાઈબંધ કપડાં કોટ બધું એકનું એક જ પહેલા બધા ચાર જણા હતા ચાર તે એને કંઈ કંઈ લોકોને ઘરમાં થાય ને તો કે આપણે અંબાલાલભાઈને બોલાવો દાદા આવે જ ત્યાં મારે ગાડી મોકલે મામાની પોરથી લઈ આવે પછી એમ કરતાં કરતાં એમને થયું ને તે પસાભાઈને કે અંબાલાલભાઈ આટલું અદ્ભુત એમને એક નાની વાત કરે છે ને લોકોને કેટલું સુખ થઈ જાય છે અને કેટલી મૂંઝવણ નીકળી જાય છે એની શું એટલે એમને કે તમે આ સાના માટે આ ધંધો મારા ફાધર જોડે ખરા ને એટલે આગળ એક વખત કહી લો બીજા બિઝનેસ આવ્યો એમનો નગીનભાઈ પાસે ત્યાં મુંબઈના એરપોર્ટ આગળ પેલી ટેકરી હતી તે અથડ એર એર ઇન્ડિયાનું પ્લેન અથડાયું હતું ત્યાં એક્સિડન્ટ એટલે લોકો લાગ્યું કે કુર્લા આગળ છે ને બાજુ એને થોડી ઉતારી દઈએ અમુક લગભગ હો ફૂટ ઉતારી દેવાની છે બસો ફૂટ હવે ટેકરી આટલી ઉતારવાનું એક નાનું કામ ના કહેવાય મોટું એ તે વખતે આવ્યું હતું આ પણ આ હું પશાભાઈની વાત કરું તો દાદા કહે છે દાદા તમે અંબાલાલ ભાઈ તમે તમે આવો અમારી પાસે આવી જાઓ અલકાપુરીમાં બધું અને તમારે કશું કરવાનું નહીં બાર મહિનાથી લાખ રૂપિયા મળી જવાના તમને શું કરવાનું તમે તમે અમને બહુ તમારાથી અમને ધીરજ મળે છે શાંતિ મળે છે બધું પછી ભાઈ કે છે જુઓ તમે જ્યારે જરૂર હોય તું આવી જાઉં છું ને તર તર હું તો આમ કાંઈ એમ માટો તમે રાતે બે વાગે બોલો તો આવી જાઉં ને શું પછી એમને એક વખત બહુ આ વાત કરીને કે જુઓ આ કેવું છે કે આ કાળ એવો વસમો છે કે માણસને રડવું હોય તો ક્યાં જઈને રડવું એ જગ્યા નથી રળઝડતી તો આવે તો તમે બધા હલકાપુરી મોત મારે આ મારે શું ખોટી છે બે એવડીઓ નહીં આવે રડવું હોય તો આ જગ્યા તમને લોકો મને રહેવા બહુ સારું છે તમારી ગાડીઓ નથી જોઈતી તમારે એ હલકાપુરી નથી જોઈતું એ વાત અને પેલું કામ આવ્યું તારે અમારા ફાધર ને જરાક કેવું હશે આવતો શંકરભાઈ ને ખોરામ ભાઈ જાખિલ નિખિલ એટલે એમાં ફાધર ને થયું એટલે અમારા દાદાના ભત્રીજા મનુભાઈ કરીને ત્રીજી પેઢીએ અને એ આપણે પટેલ બિલ્ડિંગમાં શાંતકુદ નીચે રહે અને તે ઘણા એક બે વર્ષ એમ જ કોરવા ગયા તો ખાવાનું બહુ તકલીફ પડતી હતી એમને પછી એક નીચે રૂમ નીચે છે અત્યારે પટેલ બિલ્ડિંગમાં છોકરો છે તેને કહું શું કરીશું અને તે જ વખતે અમનું કામ આવ્યું હતું આ અને કોન્ટ્રાક્ટર તો હતા એ આપણી કોલેજમાં દાદાની કોલેજમાં જ તૈયાર થયેલા અમારા ફાધર તે એને કહું કંઈ વાત તો એને કહું દાદા આ નગીનભાઈનું એ લોકોનું કામ આટલું મોટું મળ્યું જ છે મશીનરીઓ મૂકી છે બધું તો એમને મને ત્યાં મૂકી દો ને તો મારે અત્યારે કશું કામકાજ નથી તો કંઈક એમ સારું એટલે કહું કહે કે મેં એટલે ખાલી સંદેશો પહોંચાડ્યો ચિઠ્ઠી લખી આપી નગીનભાઈને કા આપણો આ મનુભાઈ છે હમ ઈશ્વરભાઈનો તે એને તો આમાં કોન્ટ બધો અનુભવ છે તો બંને તો રાખજો જ તમારું કામ સુંદર સંભાળશે બધું આટલું જ તે આગળ ખુશ થઈ ગયા દાદાનું જરાકામ આવ્યું એટલે બધા ખુશ થઈ ગયા નગીનભાઈ ખાસ ભાઈ બનવા જણા બહુ ખુશ થઈ ગયા હા તેમને તો બહુ મોટા મોટો બધાનો હેડ જ આપી દીધો કેટલા બધા માણસો કામ કરે મશીનો કેટલા બધા કામ કરે હેડ જ આપી દો એટલે બરાબર એમના સિસ્ટર ત્યાં રહે ઘાટ કોપરમાં કુર્લા એટલે એ લાઈન ખરીને તે આચાર્ય કર્યા પછી એ શરૂ કામ તમે થોડા વખત થયું ને ત્યાં નગીનભાઈ કહે છે કહો ને તમે કાંતિભાઈને એ અંબાલાલભાઈને કે મારે અહીંયા જોડાઈ જાઓ મારા કામમાં એ તો શેઠ માણસ આમ તો બધા કામગ્રા જ પાછા પરંતુ માણસ કામ કરી લે તે એમ દે કે આ હોય તો બહુ સારું આપણું આટલું મોટું કામ કરવાનું છે ઉતારવાનું આખું પહાડ ઉતારો બધું એમને કહે એ મનુભાઈએ અમારા બાપુજીને વાત કરી કે કાંતિ કાકા આવું નગીનભાઈ કેવડાવ્યું છે દાદા રન મારે સીધી વાત ના કરાય મારા કાકા થયા એટલે તેમ અમારા ફાધરને જરા લાગે સારું છે આવું મોટું કામ બોલતું હોય ને આપણી પાસે ગજા ગજા કંઈથી હોય આમાં હે એમાં ભાગ આપતા હોય શું ખોટું નામ જતું સર એમને એમનો એક નિયમ એમ કે જે આવે ને અંબાલાલભાઈ પૂછીને કામ કરવાનું એમનું જ એક જ નિયમ હતો બધી કોઈ પણ બાબતમાં તેમાં અંબરલાલભાઈ નગીનભાઈનું કહેવું છે એમની કંપનીમાં આટલું કામ મળ્યું છે ને આપણને ભાગમાં આપણને રાખવા માગ્યા છે તો આ તો સારું આપણે આપણી પર પૈસા એવા હોય ને કશું ના હોય કેટલું બધું તો કાંતિલાલ આપણે આ કામ ચાલે શું ખોટું છે આ તો મોટા માણસ માં આમ હોય તો આપણે કઈ જઈએ આપણે પૂછીને કરે બધું બધું કરે બધા બહુ દાખલા હશે જાત જાતમાં શું આ આ અમારા સુરેશભાઈ કહી ગયા સતી પપ્પાજી નંદુભાઈ સાહેબ ચીફ એન્જિનિયર તે જમાના આખા ગુજરાતના પૂરું થઈને કામમાં મૂક્યું ત્યાં સુધી ના એના ફાધર કેવાય ઉકાઈ ડેમના એટલું અને ત્રણ ચાર ત્રણ વખત એમને અટક આવી ગયેલો એટલે તે વખત પણ કામ થાય છતાંય એવા કામ ચાલુ રાખતા અને કોઈ પણ જો ભૂલે ચુ કે પૈસા આવી જાય તે ભાઈ મારે તો બહુ સરસ ચોખ્ખું ઘી ખાય છે મારા આટલા છોકરાઓ છે અમારા આટલું મોટું કુટુંબ છે બધા પ્રેરાંત રહી તું તારે ઘરે લઈ જાય ને તારે રવા દેજે તું તને બધા છોકરાઓ ગમે ત્યારે કામમાં લાગશે બહુ ચોખ્ખા અણીશુદ્ધ બહુ નંદુભાઈ બહુ પ્રખ્યાત હતા એમના સૌથી મોટા દીકરા હા જ એટલે ચાર બેનો તમે ત્રણ ભાઈઓ ને અમારે પાંચ બે ત્રણ છે ચાલો એટલે આવું એ નંદુભાઈએ પછી કનુભાઈ ચોપનની સાલમાં એન્જિનિયરિંગ પાસ કર્યું એને ખબર પડી જશે કનુ એમ એમાં ફાધર બધા અંદર અંદર તે એમને કેવડાયું અમારા ફાધરને કે કનુભાઈ પાસ કનુભાઈને તમે મોકલાવી દો મારા ડિપાર્ટમેન્ટમાં તો એને વર્ષમાં તો એ ગેઝેટેડ ઓફિસર થઈ જશે ક્લાસ ટુનો પછી આખી જિંદગી એને આનંદ થશે તો પછી એમની પાસે વાત આવી એમને થયું કે સારું બહુ આપણું આપણે આ આપણા કામમાં તો આટલું કેટલું બરકતો હોય આમ તેમ ચાલે તો એમને પણ મેં કહ્યું દાદાને પૂછી લે અંબાલાલ ભાઈ આ કનુભાઈને આપણે નંદુભાઈ સાહેબ બોલાવે છે મોકલાઈ દઈએ પીડબ્લ્યુડીને દાખલ થઈ જશે ઇરિગેશનમાં હં તો ધીમે રેને કહ્યું આ કનુભાઈ છે ને હું જાણું એને કે સીધો માણસ છે અને આ કોન્ટ્રાક્ટરનો ધંધો નાગાવાનો છે ચોર લોકોનો અને ખોટું કંઈક લખાઈ દેશે ને કોઈ ખોદીલી બધા કોન્ટ્રેક્ટ આપ્યા હતા લેવલ ઊંધા થયા હતા પાણી આમ ભાવું જોઈએ કઈ આખું ફેરફાર કરવો પડ્યો હતો સાહેબ બહુ એ વખત હું હસો નઈ આગળ કાકરાપરાજે આખી બે બ્રાન્ચ કરનાલો કરી બહુ પછી ખર્ચો ડબલ ખર્ચા ઉપર થઈ ગયું બધું એ આવું થયું હતું આવું બધું ચાલે એટલે દાદા એ બધી ગજબના પુરુષ પોતે જીવ્યા અને પોતા સ્વરૂપે નથી જીવ્યા એ મેં ખાસ જોયું બહુ ઉર અમારા બા ભાઈઓ બધાને નિકટથી જીવન ગયેલું છે એટલે બધા જ જાણે પણ એવી રીતે નથી થયું અને એમનો બેવનો જીવ એવો મળેલો કે એક જ ગામના બે ખડકી જુદી પણ સગા સગાનું લોહી જે જાડું કહેવાય છે એવું નતું છતાંય એના કરતાંય વધારે એમનો સબૂત થતો એના જેવું વાત હતી બધું દાદા એમ જોઈ લીધું એમને કા એમનું દિલ જોઈ લીધું એમ બસ આપણે અને દાદાને એવું જ જોઈતું હતું એમના તો ધર્મ જ હતો એમના એના પર જીવતા હતા એટલે આ મારા ફાધર તો જરા કઈ એટલે પીડબ્લ્યુડીમાં ગમે ત્યાં જાય તો ચીફ એન્જિનિયરથી ડર્યા નહીં જરાય બે હજાર મેટ્રિક પાસ પાછા શું કહું તમને અને ઇંગ્લિશ એ જ માનવ ઇંગ્લિશ બહુ સારું હતું પણ એટલે મારા ફાધર તો બરાબર ટ્રાઇપ બાય બધું કરવાનું દાદાનું જીવન તો ગજબ નું ગયું છે ગજબનું ગયું છે રસિક ભાઈ ને ખાસ રે પેલા પછી નાના ત્રણ જણા અને મોટા દીકરી ખરા મારાથી મોટા સિસ્ટર એ લગ્ન એમને જ એ અને બધા એમને જ બધું નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ત્યારે કપડું ના મળે ખાંડ રેશન કશું જ ના મળે સુતાણીની સાર બધું જ કટ અને બાર કે પચાસ પંદર વીસ માણસથી બધા લગ્નમાં જમાડવાના નહીં અને ફેમિલી એટલું મોટું બેંગ્લોરથી આવ્યું બહુ શ્રીમંત તમારે છ ગામમાં એકદમ શ્રીમંત હવે એ લોકો આવ્યા હવે આ લોકો પણ પછી ધીમે ધીમે ફાધરે કર્યો પાંચ સાત આઠ જગ્યાએ ચાર રસો રસોડા કરાવી દીધા અને બધા આ અને એક બે આપણે ત્યાં કામ કરતા હતા ને બહુ પાવરફુલ એમને આપણે કહે છે કે ચોર ચોરી કરતો હોય ને એને આપણે એનું બધું આપણું સંભાળવાનું આપી દેવાનું જતા પછી અરે આટલો મારો તો આટલી છે છતાં ઓછું થયું કશું ગયું આવે દાગીનો તો કે પોલીસને બોલાવાનો બોલાવવાનો પેલા ધમકાવવાનું બરાબર પછી કાળી મુકવા આપણે જાણીએ કે આ જ છે થોડું બહુ પ્રેક્ટિકલ એટલા બધા પ્રેક્ટિકલ ને બહુ સરસ બધા જાતના એટલે પછી અમારે કે છે ભાઈને એક બે વર્ષ સર્વિસ કરવા દો પછી આપણે આપણે કામમાં લઈ લેવાનું એને બસ એ બીજે બધે મજા નહીં આવે ને તે પછી પહેલી સર્વિસ મારી થઈ હતી પછી ત્યાં ગુજરાતને મહારાજ જુદું પડ્યું તે ત્યાં પીડબ્લ્યુડીઝનમાં બ્રિજ અને એનું ડિઝાઇનો કરવાની હોય ને તેમાં મને મૂક્યા હતા તેમાં સીસી પટેલ બહુ પ્રખ્યાત કરમસદના નર્મદાના ચેરમેન ને યુએન બધા બહુ બ્રિલિયન્ટ બહુ બ્રિલિયન્ટ એક નંબરના એમની ઓફિસમાં મારે પહેલું જોબ મળેલો ત્યાં મુંબઈમાં અને જુદું પડ્યું બધાએ કોઈ કોને જેને મહારાજમાં રહ્યો તો આમ જો ગુજરાતના જણાવ્યા તો કહી દો એટલે મેં કહું ભાઈ અમારે તો ગુજરાત જ હોય ને એટલે બે જુદા પડ્યા એટલે સી પટેલને અહીંયા આવવાનું હતું ગુજરાતમાં ત્યાં સુરતમાં જ આવ્યા હતા સગ્રામપરા ભાગડ પાછળ બંગલો હતો અને પેલું નાનપુરા ગોપી શું કે છે ત્યાં ત્યાં જ અને પેલું આપણે આમ પુલ જેવું છે ને ત્યાંથી જરા જમણી બાજુ જવાય એટલે કે લાલ દરવાજા જ્યાંથી સ્ટેશન થી આઈ તારે હા એ જી જી જી જી ત્યાં ત્યાં નથી એક જગ્યા એ મળી ગઈ હતી જગ્યા અને બે જણા બે ત્રણ જણા હતા એક મિસ્ત્રી કરી એ પણ એ તો અમે તો વખત બે ત્રણ વર્ષના ચાર વર્ષના એટલે આ સુરતનો બધો સંબંધ છે અમારે સારો સબંધ બરોબર પક્કો દાદા નહીં ખરો કઈ થી એમને એ હશે હિસાબ ને બધો હા એમનું તો બહુ મોટા પુરુષો નું આવું હોય એટલે એમના તો કોઈ કોઈ બાળપણથી આખું જીવન ગયું હોય બધા પછી અમારા ફાધર ને એક વખતે કામ પર સાહેબે કોમ થોડું તપાસ કર્યું કે ફરતી કરવું પડશે ઓગણીસો બાવન સાલની વાત કરું છું ઉમર ગામ આગળ કામ લીધું હતું હમ દરિયાના કામ કરે ને એ પેલો ધક્કો કરવાનો હતો એટલે વાણ મચવા ત્યાં રખીને કરે એ તો પાણીમાંથી નાખવું પડે ને બધું તે સરકારનો માલ હતો ને કરી બનાવવાનું હતું બની પછી ભરીને આમ સ્લોપ વાળું બનાવવાનું હતું એટલે પાણી ઓછું થાય તો ત્યાં કામ લાગ્યા ને અહીંયા વધારે થતો ઉપરનું કામ લાગ્યા એમાં આખું પા નાપાસ થયું નાપાસ થયું અને સાહેબ જોવા આવ્યા તેમને નાપાસ કરીને ગયું ને ત્યાં આવ્યા અને મુંબઈની ઓફિસ છે વાંદરામાં એ તો ફર્સ્ટ ક્લાસમાં એને બેઠા સાહેબને એમના બીજા એન્જિનિયર નીકળવા મળ્યા અને આ તો ગયા ફાધર અને દાદા તો આયા તો એમને મુકવા સાહેબ જાય એટલે જવું પડે ને ઉર ઉમરગામ સ્ટેશન આવ્યા આયા અને તે અમારા ફાધર દાદાને કે ભાઈ આ તો સાહેબ ફર્સ્ટ ક્લાસમાં બેસીને ગયા ને આપણને તો ફેલ કર્યા અને આજે રૂપિયો બહુ મોટો હતો તાર તો દસ હજાર રૂપિયાનું ફેલ કર્યું ફરતી કરવાનું અરે આવતો ક્યાંથી આવતું બહુ ભારે પડી જશે આપણને તો તે એ પાણી બેઠા હતા જતા હતા અને દાદા કહેશ મને અસર પડી ગઈ હતી જરાતીઓ પરથી આવું અને પછી જોયું કે હું કાંતિલા બે જ ભાગીદારને ગયા તો કે બે કસોના હીરાબા ઘરમાં છે ભાગ નહીં એમનો ભાગ નહીં એના પરથી પછી આગળ લીધું બસ એટલે આપણે તો આપડે ભાગ જેટલું જ આપણે બોજ બજો સર બધા કેમ નો ઉઠાય પ્રેક્ટિકલ આ જોવે છે એટલે બઉ સમજવા જેવું દાદા અલ્યા તમે લોકો વાત જ નહી ગયા હું એટલો બોલ બોલ કર્યા કરું છું હમ ચાલ લઈ લઈશું તો હું લઈ લઈશ શું શું ચંદુભાઈ કહો દસનભાઈ સાહેબ હમ તમે ખાઈ ગયા છો મસ્થ તમારા એકદમ કમ્પ્લીટ રક્ષણ હા એ બાજુ ધાતવા અહીંયા શણિયા પેલા કતરગામ અરે તમારા પપ્પા હતા ત્યાં આગળ માણેક વિના ચારથી આ તરફ થયું કહ્યું તમે કરીએ પાંચ દસ પાંચ દસ મિનિટ હજુ તો તૈયાર છે એ તો છે રાત આપડી જ છે ને સમય છે એમાં કોઈનો ક્લીન ના લાગે એ સમય આપણો બધો રાતમાં એટલે આપણે શું કેવા માંગે સાહેબ આપડી જે વ્યવસ્થા હોય બધાને ભગવાન પ્રસાદ આપવાની એ ચાલુ રાખજો હોય તો બધાને કહેવાનું ચાલો બધા હમ લગ્નમાં હોય તો સ્વાગતમ નોતરું આપવાનું હોય સ્વાગતમ એટલે સહકુટુંબ સહકુટુંબ સ્વાગતમ થઈ ગયું આવું બધું છે ગુજરાતી ભાષાનું ભારતનું જીવન ભારત ભારત જીવનમાં સંસ્કાર ધબકતા હોય એટલે આપણા સનાતનના સનાતનતા કોણ છે બોલો બોલા બોલાવો બોલા બોલાવો ખાલી બેસ ને વાંધો નહીં એ તો આઈ જશે થોડા બસ બસ બસ બસ બસ બહુ થઈ ગયું બરાબર ચાલો આવશે આવી છે આઈએસ કોણ છે આ છોકરો તો મને મળ્યો તો એક વખત ઓહો જરાક એને રિટાય એનો વિકાસ ઓછા વિકાસથી આવેલો છે ને એ થાય પરંતુ તારે સેવા તારે તારે બહુ સેવા લીધેલી ને ત્યાં સેવા લીધેલી એની એટલે હવે તારે સેવા આપવાનો વખત આવ્યો આવો હિસાબ છે બધો સમજો કે નહીં અને એને સમજાય નહીં કંઈ નહીં અને સેવા માગતો નથી પણ તારે આપવી જ પડેલી કેમ આવો હિસાબ આવે બધો હિસાબ અહીંયા શણ્યા આપણે સુરતથી આવ્યા છીએ આગળ હવે લાયા તો એક વર્ષ અચ્છા કેટલા કેટલી ઉંમર થઈ જન્મ છ વર્ષ પછી એટલે આ બધું હાલ છે માળખું બહુ ઢીલું આવ્યું છે બધું વિકાસ નથી થયેલો બરોબર તારે બગડી ગયું હાથ બગડી ગયા છે હાથ બગડી ગયા છો સાફ નથી કોને બગાડ્યા શું કર્યો તમારે નહીં તમે રાજસ્થાન ના ક્યાં ના દેવગઢ ના શ્રીનાજી કિલોમીટર એ બાજુ સારું મારાણા પ્રતાપનું એ બધું આખું ચિત્તોડથી પછી નીચે જવાનું જય સચિદા જય સચ થશે વાંધો નહીં હા અને એક્સરસાઇઝ ને બધું એને કરાવવું પડે એટલે એનું એવી સ્કૂલો હોય છે બધું કરાવે છે તો ફેર પડી જાય થોડું થઈ જાય એટલે પોતે જીવી શકે એવો કરી શકે અમુક તો થાય એટલે બધું શરીરનું એને આ નસોનું પણ મજબૂત થાય એવું કરવું પડે અને હાડકાનું બધું ફ્રેમ આ બે વસ્તુ જરૂર પડે અને ખોરાકથી હોય એટલે પછી એને મળે શક્તિ છોકરો છે એટલે ગુડ બનવાનું જ હા જારા આશીર્વાદ જા હમ ફોટા લાવેલા અત્યારે લઈ આવ્યો છું જા લે ભગવાન અખંડ ભગવાન પુરાપરા અખંડ પણ ભગવાનનું ઘર છે તે જરા કાચું પડે છે એ ભગવાનને ખીલવામાં જરા કે બધું એ થાય શરીર બરાબર ખીલે એટલે આપણા મહાત્માઓના શરીર હોય બધા એમાં ફર્સ્ટ ક્લાસ હેલ્ધી બધી રીતે મનથી પાણીથી કાયાથી અંદર તૈયાર થાય છે હું કહ્યું એ આજ્ઞા ધર્મ આપણું શરીર તૈયાર કરે છે હું કહ્યું હં એ આપણને ના સમજણ પડે બાકી કોઈનું ગજુ નહીં પછી એમના માનવના લેવલે માનવના સ્તરે બધાને સમજાવે કરે બધું કરે હ એક કામ કરાવો તમે એક એક લાવો પેલું નાનું લાવો અને ખાલી એક એક બસ તું બેસ ને વાંધો નથી આટલું બસ આજે પેલું તો પરમાત્માનું તું જઈને છુ ભાઈ ભલે આપડા ઓ ઓમ ઓમ અમે છેદ લાદા નું લાવો દાદાનું એક લાવો પેલું પછી ઊંચું બસ બસ બધાની સરખું ના રહે ને એટલે એમાં એક કુદરતી દાદા ભગવાને ગોઠવણી બહુ સુંદર આપી કે હવે અમારા પછી આ કીર્તન ભક્તિ બહુ કામ કરશે એટલે અમે જ પોતે કામ કરીશું દાદા ભગવાન સ્વરૂપ એ બહુ મોટું ગોઠવણી આપીએ એમને કરશો શું તો કા એટલે આપણે ઘણાને પ્રશ્ન થાય કે દાદાએ કોઈ તૈયાર ના કર્યા મૂક્યા નહીં આવું બધું એ આપણે વ્યવહારથી પ્રશ્ન થાય છે આપણને એ એકચર એમાં નથી હોતું કારણ કે આવું છેલ્લું ભગવાનનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે ખુલ્લું થાય ને એમને આવું ગોઠવણીમાં ના હોય કોઈ જગાએ એમના આશીર્વાદ કૃપા હોય અને કૃપા આશીર્વાદ એ એનો સમય આવે ત્યારે એ કામ કરે બિલકુલ એટલે સંસ્કાર થયા એક બાજુ એમના અને ત્યાં છેલ્લું અમે ઊભા હતા ચાર જણ છેલ્લે છેલ્લા આઠ નવ વર્ષ તો અમે એ હતા એ બધા પરિચય મનતા આવ્યા પણ હતા તો જોડે ને જોડે અહીંયા આગળ દોડીશ રિક્ષામાં મને તેમ કે શણિયા પીલા રસ્તા પર આવ્યું તો એ લઈને તો કોઈ ના થાય લઈને આવ્યો ઠ ટૂંક કરતો આવ્યો છેક ના તો પીલા રસ્તા પર જ કેશ હું બાપરે લઈ લે લઈ લાગે સારું આવ્યો તો એટી ત્યારે અને કનુભાઈને એવું કહું લાંબી રામ કસા કરવા જેવી નથી જવા તમે હં રામાયણ કોક બધું કૃષ્ણ બધું બહુ ચા કહેવાતું પછી ખાનગીઓ વાત કરી લીધી શું બાકી દાદાએ એમને કહ્યું તમને છૂટ છે તમારે ગમે તે વ્યવહાર મને કહેવું પણ સેવન્ટી એટમાં અમે મુંબઈની જમીનમાંથી ડિસપજેસ થયા એ આપણો હિસાબ પણ તે વખતે કનુભાઈને સંભાળવાનું તો એનામાંથી એમાંથી નીકળી ત્યારથી સમજી લીધું કે પછી કોઈ હવે દાદા બસ મુક્ત થઈ ગયા છે જગતમાં વિશ્વ માટે જ છે આમ તો આમ આવતા જ તો એટલે હવે હું કશું અમે કહીએ નહીં એમને વ્યવહારનું ખાસ કશું નહોતું કહી બાકી છૂટ બધી હતી એમને ચંદ્રકાંતભાઈને અને કનુભાઈને તમારે બે તો બીટો વાપરી શકો પાવર આપ્યા હતા તમને પણ પાવર કોને અપાય કે પાવર વાપરે નહીં અને બીજાની તો આવ્યું તો એ બહુ જોખમવાર રૂપ છે જોખમવાર રૂપ છે હમ એટલે પછી દાદા કહે દાદાને જ બોલવું પડે દાદા કહે મહાત્માઓ તમને આટલા તૈયાર કરે થોડું બધું બધું મારા પર નાખવા છો પણ આપણે એમના પ્રેમમાં એટલા ખોઈ ગયેલા હતા એ આજે સમજાય તોય ઘણું થઈ ગયું સમજાય છે પણ બને આમ જ હોય જેમ હું તો સમજી ગયો છું આમ જ હોય છે ગમે તે કાળ હોય તો પણ એટલે એમને દાદાએ એ બહુ મોટો બોધ આપેલો સુંદર શરૂ શરૂમાં છે એમ બહુ પ્રસિદ્ધ છે એ શિવજી છે આ તો એક પ્રતિક છે લિંગ પ્રતિક છે એ પુરુષનું પ્રતિક છે બીજું કશું જ નથી એટલે પુરુષ સ્વભાવનું છે એમ કહેવાનું પણ એ પકડાય નહીં કોઈને આ સંજ્ઞા છે એક જાતની આ ખૂબ બધો ધર્મ સંજ્ઞા સુખ સંજ્ઞા ભાષામાં છે બધો એટલે એ સંજ્ઞાના બધા રહસ્યો ખુલ્લા થાય જ્ઞાની આગળ બધા એ થાય અને આ અદભુત ત્રણ મંત્ર ઓ અદભુત એમને પોતાનો અહીંયા દાદા ભગવાન ત્રિમંત્ર લખવાનું એ હતું ના કે હોરખશે લોકો ન તો આ બધા પોતે ગરી જાય પોતેને પોતે લઈ જાય એટલે મારે મારું નથી કે એવડાવવું પણ લોકોના માટે છે આ વાત જાવ અમેરિકામાં નીકળી કારણ કે અમેરિકામાં બધા હોશિયાર બધા દાદા ભગવાન મંત્ર હોય સંસાર આ ઉપર હેડિંગ નું આયેલા કોનો મંત્ર છે તો દાદા ત્રણ મંત્રા પણ લખો દાદા એ પછી આવું એવું છે આ બધું ઈતિહાસ વસ્તુ નથી હોતી આ તો સતત વેતો વર્તમાન છે બધું સતત વેતો આજે આપણે કઈક દાદા નથી દાદા હાજર હોય જ ના બની શકે જ નહીં એ શું અને એ આપણા મારફતે કામ ના કરે તો પછી દાદા દાદા ના કહેવાય એટલા માટે અમે કહીએ છીએ કે પ્રવર્તમાન આ રીતે પ્રગટ પ્રત્યક્ષ આપણે બધા માટે બોલી શકીએ કાંક આપણને તો સૈલા છે જેના માટે તો કહી જ શકે પરંતુ બહાર તો કહેવું પડે પણ એ તો આજ કોઈને બરકત જ નથી કોઈ છે જ તો પ્રગટ કોને પૂછવા જાય પ્રત્યક્ષ શ્રીમદજીનું કોઈ પૂછી નથી શકતું આજે આખું બધું સમાજ માને છે એવું પ્રગટ સ્વરૂપે મજા કરગટ તો હાજર હાજર હોવા જોઈએ કુળદેવી બંબા માતા ભદ્રકાર્ય ભાદરણના ભદ્રપુરી ઉપરથી નામ આવેલું ભાદરણ ઓરિજિનલ નામ ભદ્રપુરી પેલા એનો ઇતિહાસ છે બધો લઈ લે બસ થઈ ગયો ને જા બઉ સારું કર્યું છે લઈ જજે આ કોણ છે તમારી નાકમાં વધારે કરનારા હોય નાઈ ફેમ એમ અને બધા એની પાસે હાડકાનું કામ હોય તો હા જા હા એ સંસારમાં ઉર્જ્વ ઊંચા પદો પામેલા ને એ દરેક પ્રકૃતિના હોય બધા જ હોય માણસની પ્રકૃતિઓ મુખ્ય તો ત્રણ જ છે સત્વ રજસને તમસ તો સત્વના સાત્વિકની દેવદેવીઓ હોય રજસના એ દેવદેવી હોય તામસના તામસી પણ હોય બધા જ બધી પ્રકારના દેવદેવીઓ હોય બધા હમ જેની જે પ્રકૃતિ એ પ્રમાણે બધી ભદનાઓ હોય એ બધી એટલા બધા દેવા દેવીઓના સ્વરૂપ આપણે જોઈએ છે ને એ રીતે જે પ્રકૃતિ હોય પ્રકૃતિના સબડિવિઝન હોય નામના નામ છે દેવદેવી પણ જગદંબામાં એ ગણપતિ છે ને આપણે જે ગણપતિ છે એ મહારાષ્ટ્રમાં તિલક સાહેબે બધાને ભક્તિ ખુલ્લી કરાવી એમને જોયું કે આ લોકોમાં પ્રચલિત નથી ગણપતિની ભજના એ એમને ના તિલક સાહેબ એટલે બાર ગંધગ કહે એમને એમના એ નિમિત્ત બની ગયા અને એમને મહારાષ્ટ્રમાં પૂજા બધી ઘરે ઘરે મુકાવડાવી ત્યારથી એ ચાલુ થયું છે મહારાષ્ટ્રમાં ગણપતિ એટલે શું કે જ્ઞાનીઓનું ગણ હોય ગણ અને ગણ એને બધા એમના બધા હેડ હોય મુખ્ય મુખ્યા હોય એ એ પતિ એ ગણપતિ કહેવાય સમજે ને હવે શિવજીમાં શિવજી શિવ શિવજીનું ગણ હોય ગણ એટલે એના જ્ઞાનીઓ બધા છે એવું એટલે બિચારા બાળા ભોળા જેવા હોય બહુ તાકાતવાળા હોય બાળા ભોળા આવી ટાઈપના અને ગણપતિ એમના હેડ હોય પાછા તે હેડ જે શિવજીના હોય ને પોઠિયાજી પોઠિયાજી એમના હેડ તે હં તો આપણે બધા પોઠિયા જેવું જ કામ કરવાનું હે કોઈને સિંગડા મારવાના નહીં કશું પણ જો એ કરે તો હે આખો સમજ્યા ને હા બહુ હોય ગણપતિ અને આમ તો જ્ઞાનીને લાગુ પડે છે અને જ્ઞાનીઓનું જે મુખ્ય એમના નજીક હોય આપણે બધા એમને મુખ્ય હેડ રિદ્ધિસિદ્ધિ એટલે એ એવા આટલા ઊંચા પદમાં હોય છતાં બાળક જેવા હોય બાળક જેવા આમ ઔરંગાબાદમાં સિક્સટી નાઇનમાં સિક્સટી એટથી ચાલુ જવાનું થયું પહેલી વખતે નિરૂબેનના પપ્પાજીના વિનંતીથી સિક્સટી નાઇનમાં તો એ તો સિક્સટીએટના ડિસેમ્બરમાં જ દેહાંત થયો હતો ગયા ત્યારે એ જે એમનું સિનેમા હતું ને કમ્પાઉન્ડને જે ઘર રહેતા હતા એ ઘરમાં આમ આમ ભાગ હતો પેલું સિનેમા નામ હતું એ આખું બીજું સિનેમા થાય એવું હતું તેમાં ભાઈઓને બધો ભાવ થયો કવિરાજ હતા તે વખતે એટલે બધા ગયા હતા મહાત્માઓ પાંચ પચાસ કે તે બધા બેઠા હતા અમે તે વખતે એમને ભાવ થયો પે સિક્સ્ટી વાત કરું છ પેલું તો સિક્સટી નાઇનમાં આવ્યું સિક્સ્ટી એટમાં તે ઘર હતું એટલે ઉપર દર ત્રણ ફૂટની પ્લિન્થ અને જઈને ઉપરની રૂમમાં કનુબેન દાદાને એમને રાખ્યા હતા બે જણ નીચે બધા અને મહાત્માઓને આ સિનેમાની આગળ એક બાજુ હોલ હતો મોટો તો હોલમાં બધા સૂઈ જાય અને બીજું કમ્પાઉન્ડ બધું આખું તેમાં આ વસ્તુથી એમના વસ્તુ એમને જયું કરીને અમદાવાદ ભાઈઓમાંથી છે એમને બહુ જરા હોય હતા એ કહે છે કે દાદા હું છે અમારો ભાવ છે ને જો આ બધા બનાવ્યું છે ડ્રોઈંગને બધું તૈયાર જ રાખ્યું છે પણ આપ આશીર્વાદ આપો તો અમારું આ બીજું થિયેટર થઈ જાય હમ અને અમારી ઈચ્છા છે કે અમારે અંબા નામ છું અંબા તે સારું તો પછી એ વખત આવશું તો તે વખતે જે આઠ દસ દિવસ રહેવાનું થયું ને એમાંથી એક દિવસ નીકળ્યો હતો કે ચાલો આજે પૂજા એટલે એમને બધી વ્યવસ્થા કરી બ્રાહ્મણને અને પંડિતજી હતા તે વખત આજે વસંતભાઈ પંડિતજી આપણા વડોદરામાં છે આજે મોટી ઉંમર છે એની નાગ એ બધું મૂકે છે હોય છે ને એમાં આપણી વિધિઓ બધી એ બધી વિધિ કરી એને અને પછી એમને કહ્યું હવે ગણપતિનું જો પ્રતિમૂર્તિ હોય ફોટો જે હોય તે લાવો એટલે કહ્યું તંદ્ર ગયા ખોરવા ગયા અને એ દરમિયાનમાં દાદા ખુરશી મૂકી એમની હાજરી થાય એટલે કે ગણપ ગણપતિ ક્યાં ખોરો છો તમારી જોડે તો છે એમને વિચાર કર્યો તમે આટલા બે પાંચ જ આગળ હતા હું એમની પાસે જોડે દાદા બાજુ તો જોયું ક્યાં છે અહિયાં ગણપતિ તમે જોડે ઉભા છે કે છે જોડે ઉભા પણ એ સંજ્ઞા થોડી પકડેલી એ પંડિતજી સમજી ગયેલો જોડે ઉભા છે ને પેલા ભાઈઓ બધા બે ત્રણ એને ખ્યાલ આવ્યો જરા ત્યાં જોડવા પણ આ તો ખાનગી વાતો છે બધી હવે એમાં મોટા થઈ જવાનું આપણને દાદા આવું કે માબતે આપણે પડીએ નહીં એવી જગ્યાએ છે તો પડી જઈએ તો ક્યાં કરવું છોડો નહીં હે નીચે બેઠા છે બધી ચાલો હા પણ નમો આય રીયાણ રીયાણ નમો કુ સાયાણ નમો લોય સવ સાબુણ સવ સાબુ પંચ નમો પંચનમો શું પાપડાસણો મંગલાંચી પડમ હવે મંગલ ઓ નમો ભગવ વાસુદેવાયુદેવાય નમઃિવાય જય આપડા યજ્ઞ નો અગ્નિ હંમેશા ઉલવાતો જ નથી ઉલવાતો નથી સમજી ગયો ને બસ એ આજ્ઞા ધર્મ યજ્ઞ છે આપણો એ ખરું અંદર ચાલે છે આપણો કચરો સાફ કરવા માટે બધે અગ્નિ પેદા થાય ને પણ ધૂણીવારી ના હોય એ બહુ ચોખ્ખી અગ્નિ હોય છે જે કે આપણે જાત જાતનો અગ્નિ પેટાવ્યું હોય તો પીરો હોય આવો હોય તેવો હોય ને અને ભૂરો ભૂરા ફ્રેમ હોય ને ચોખ્ખો હોય કે છે ખબર છે એવું છે એવું આપણે ચોખ્ખું થતું જતું જાય ધીમે ધીમે ધીમે અંદરથી આપણો અંતઃકરણનો કચરો સાફ થતો જતો જાય તેમ તેમ અને અગ્નિ પછી એની મેદ પ્રજ્વલિત રહે સતત રહે અને જ્ઞાન અગ્નિ કહે પણ તપથી અગ્નિ પેદા ના થાય તપ એટલે અગ્નિ પેદા કર્યા વગર રહે જ નહીં પણ પેલું અગ્નિ અવરનો જુદો અને આપણું અંતરનો જુદો એ દિલનો અગ્નિ છે દિલમાં એ ચાલ્યા કરે છે એ આજ્ઞાધર્મ એ આજ્ઞાધર્મ શું ભૂલી ગયો નામ આપણે મયુર તું હું છું જોડે ચાલવા દે ચાલ હવે અગ્નિમાં હું જોડે છું એ બધું મારી પર આવશે તું તારે ત્યુએ આ જા એટલે ઋષિ છે ને તું ઋષિ તું સાદું થઈ લો છું ઋષિ થઈ છું મોટો એટલે તારો યજ્ઞ મંડયો છે હવે ફાઇલોનો સંભાળ અને મયુરમાં મારું મારું હતું ને તે બધું મારું સ્વાહા એ સમીધ બધું જે કોઈ પેલા બધારો આખો બની જાય બધું સમજી ગયો આવે ચાલ જા શ્વા ખુશ થાય છે મન ના છે ઝીણું સમજવાની પૂછે પણ હા પૂછવાનું બઉ સારું એને જોયું કઈ નઈ સારું ચાલો તારે આપડે ચાર